ખરાબ વિચાર તે જોવાના હારા વિચાર બંને ધર્મ છે તો જમંતી ચોક્કલા હા જીંતિ શોકલા હવે વિચાર આત્મા ફળવાનો છે ને અહીં આગળ છે તે આત્મા ને જોવાનો છે જોયે ફાઈલ જીતો બસ બીજું કઈ જોવાનું છે હા હું તમારું કહું છું મારું ક આપડે માગે છે કે અહિયાં ફુલાય કારણ ફૂલનાર બધી ગયો આ માર્ગ જ નહીં સાઈડ સાઈડ સાઈડ્યું હોય કારણ જ્યાં ટેવ હોય ત્યાં મન રાતે જાય અત્યારે ત્યાં હવાર ખાવા જાય ને અત્યારે અત્યારે ફરી આવે ખાવા મેરા થાય બંધ આ અમારો મામા થાય એટલે બંધ આવ્યું આ અમારે કુવા બંધ આવ્યું તમારે મૂકવાનું નાખી સામે અભિનય કરો ચાલુ રાખો તમે આ લોકો ના મારું પણ આ લોકો તો મારે કારણ કે અત્યારે નીચે નથી મૂક્યા તમે નીચે મૂક્યા હશે સાંભળે રામ એવું કેમ હશે સાંભળે અને દુઃખમાં રામ હંે તો રામ થી કે છે હું કઈ ગાંડો ગાણસ નથી કે સુખમા હંભાય ને તેના દુઃખ માં આધાર થઈ ગયા કાચી ના નથી થાય <laughs> છે <laughs> જે જરાતું હોય એ કદાચ પણ એ તો એ તો દાદા પેલાય નહિ હતું ને અત્યારે થાવ ને એટલે એ નથી આવું પણ થોડુંક ઉપયોગ છે ना, एम, एम कहिए दादा, अंडर ओवर स्टेटमेंट नही कर फाइल के आम थी आ फाइल नो के निकाल न थो એવું જરાક એને થાય પણ દાદા એ થાય આગળ પાછળ નું હોય એટલે હજુ ધક્કા ખરા આગળ પાછળ દાદા કેટલા કેટલા અમારી પાસે કેટલો માલ છે આગળનો માલ એની પાસે કેટલો છે અરે જે બેંકે જે રીતે એનો कल्याण दादा -भर तो स्वभाव એ આગા કરે અને ઘણી વખત એવું હોય કે દાદાની પાસે આવ્યા એની ગતિ વધતી હશે જોરથી થી આવવાની ગતિ જોર કરે પણ અંકાનો જોર થી એકદમ હલ કરે નિકાલ થી જાય હલ્લો કરી નિકાલ ધારો ની આવો કઈ હશે ભાગીદારી મેં કહ્યું મને કહે આ બધી બે ત્રણ જાતિ બીજા બધા ડૂમપાડો કઈ શકાય નહીં દાદા બે કાકા તમે જે જાણો છું હજી ગયું કે દાદા પુરવાર કરવા માંગે હા હા અપરાધ રહેશે એ પુરુષ આવશે એ ભાઈ આવશે એને બઉ સારું રહેશે મારું કેવાનું કે આ જે વાપરે શું થાય दादा बार बुद्धि कहवातु शेर सुन दीदी बात क्या है विधिशाई कई बात <laughs> <laughs> ધરતી અસર કરે જીતું સજન જે મને બધો નથી પણ પોતે જ કરી રહ લોજિકલ આપણે છે નહી આપડે એક શબ્દ લોજિકલ નથી એક શબ્દ લોજિકલ નથી નથી બીજી પણ એક શબ્દાંત પામે નહી અસિદ્ધાંતુ નામ કેવાય સિદ્ધાંત ને ક્યારે ના પામે બધા વસ્તુમાં શું પ્રાપ્ત કરી શકશો ને મારી ની વાણી કેવાય મારી ની વાળી તો લોજીકલ કે કોને જાતી વાળી કોની કે મારી પરફેક્ટ કોની વાળી કે दादा एमनु कहवे साचु गणाय बुद्धि ऐसी अहिया दादा पास आगर पे तो ये बराबर न कहवाय के महावीर नैन तत्व है ये छे समझी सके, वो ते ना सके। ना कोई मन बुद्धि तत्व समझी सके एम आपके आप भाई साहब જો સમજી શકે સમજાય વા એમને બધી વાપરો નથી સમજે વિકલ્પ ના અહંકાર નું આખું જગ્રફી છે શું છે આખું ચિત્ર માં આ ઓસ્ટ્રેલિયા છે અહંકાર ની જગ્રફી तो दादा एमन एमज कहू हे के समझी सकू है भले शब्द प्रयोगिकल समझी सकते हे बड़े नहीं बुद्धि न समझा बुद्धि समझी नुद्धि समझाई नई मिद्धांत बुद्धि समझा सके नही હા એના એ શબ્દો પર વાક્ય પણ નહિ બોલી શકે મારી વાણી અહંકાર રહી શાસ એક વાક્ય પણ બોલી શકે નહીં એક વાક્ય નવું ઉત્પન્ન થાય નહીં થાય આપડા મનમાં ખાણ ગઈ એટલું ક્રાંચી આપણે ચીતેનારા આપડે લડો અને ઈન્ડિયા આવડો ત્યાગર ત્યાગ નથી આ રાણી મારી વાણી કહેવાયું સિદ્ધાંતિ વાણી ને મારી ને વાણી કરીને સદાય ના શાસ અનુભવ હોય એટલી અનુભવ ની વાણી નીકળેલી હોય નહિ અનુભવ ની વાણી ધર્મપ ના થાય રોગ બધા ધર્મ ના થાય અમુક જ માણસો કક્ષાના માણસો થાય કારણ કે સંપૂર્ણ વાણી હોય છે અહંકાર રહીત વાણી હોય છે સિદ્ધાંત પામે ની એવી વાણી છે બધા શાસ્ત્રો બધા સભિ માણસ બધા શાસ્ત્રો છે થોડું ઘણ અનુભવનું હોય જેટલો અનુભવ નું પ્રમાણ હોય એટલું અનુભવ લાગ્યું હકી કરતો હોય ને ફળ આપે એ મારી મારી શું કહ્યું મેં જો લાભ હતા બધી વાપરી કરીએ કશું મેં વાપરે નહીં તો પછી એક ચાર ખબર ભયંકર પાણી માવી ની વાણી મારી નથી આ વાણી મહાવી ની વાણી જ્યાં કલાક માં મુક્તિ થઈ જગે મા બાક નો આધાર છે શું છે આધાર છે તર્ક ના આધારથી સિદ્ધાંત હોય નહીં શું કરે તર્ક નહી કોઈ તરકત નહીં બધા તારા મરતા મળી સંવાદ વિવાદ કરેલું બને વિનંતી કરજો દાદા વિનંતી કરી શું તમે પ્રાર્થના કરજો તમ સુપાર્થના કરજો તમારું બધું નથી કહે નુકસાન કરે એ નઈ નુકસાન કરે આવું કરે શબ્દ પણ પછી આ વાણીને એમ આપવા જાય આ વાણીને આપવા જાય તો ભગવાને શું કહ્યું છે અનંત અનંત ભાવેલી હારી તક હરી લેવાની એ વાણી તારીણી ભી મોક્ષ તારીણી પ્રમાણે તમારા ઘર રીતે એક વાત દાદા હું હું કદાચ અન્યાય કરી દે છું એમને એવું નઈ એમને મારી આ અન્ય વાત નહીં કરતા આપડે डिरेक्ट थी जाए लाभ पूरेपूरी माता मानते हाजी हाजी अरे दादा आज हूं जो शब्दों बोलो है 25 जो जो जो आप आप कह खेला बोल गो कारण आ तो हूँ मैं करेला शब्दों में मचेला आमना बोले शब्दों अत्यार बोलेलास वर्ष पहला वाचेला મારું શું કે આ ના કરી મારી ની વાત હા ઉપર આપ્યા ની છે આપવાથી નિરમ હતી દાદા વ્યવહાર માં કે લૌકિક આમ બોલતા હોય કદાચ બાકી એમને તો અંતર ની સમજણ જે આપો એવી હોય એમ માં છે એમની વાતો એમની વાત કરતો હું તો સામાન્ય વાત કરું તો બની ગયું બુદ્ધ થઈ ગયો ઊંઘવાનું પછી હથિયાર કર્યું મને કઈ કહે બુદ્ધિ મારી પાસે ઊંઘવાનું સાધન છે એની પણ કયું હિયાર કે ઊંઘે પછી એટલે મરે નાખી દઈ આ તો સામાન્ય ઘરે હા દાદા બરાબર આ તો શ્યાદવાદ વાણી છે આ કામ અપાય આપ્યું હતું શું દેખાય ઉત્પાદી જેની તમારા એટલે ઉપમા બઉ સરસ છે ઉપર માંથી વિજય મહી ભાઈ બરોતે આલે કોટેલી આ થઈ કોટે માજી રાતે થઈ છે ને તેજે બ વિવાદ ન કરે હા હા તેજે યાર તમને પૂછે છે આ શાસ્ત્રો સજીવ કે અજીવ શાસ્ત્રો ખબર પડે ના ખબર પડે રસ્તો હોય તો આપડે રસ્તા ના થાય અઘરા માણસ કેટલે તમે આ જાત્રા એ જાઓ તે પ્લાન લેતા જાય પ્લાનિંગ તો અહિયાં બોડ મારી હોય એના જેવું વેટ ઉદાદર આ વાત કર્યો હવે જે જેવું નક્સર વેટ ઉદાદર કે જાનવર થઈ છે આમ જઈશ દેવ થઈ છે આમ જઈશું મોગે જઈશ અને આમ જઈશ મનુષ્ય થઈશ એ બધી મારે રક્ત કરશે ને શાસ્ત્રો નક્ષ જોડે હોય જોતા ના આવડે કોઈ શું કરે છે અને સાત્રો તો સાચે એવા પાંચ વાક્યો હશે આગળથી ચાલુ આવેલો શું કહ્યું એટલે કુંડુ કુંડાચાર્યુ એટલે કુંડુ કુંડાચાર્ય ન છે એને સત્ય માનજો મારી દુકાન ના પાસે વાત મિત્રો ને ભગવાન મારી પાયા સાહેબ બાર પા તમે આ બધું જ્ઞાન થઈ ગયું કે આત્મા નું કોઈ વેદન થતું નથી આ પુસ્તકો ગરીબો માં કે ઉપર વાણ્યું એટલે પછી કોઈ ભય જરૂર જ નહી એમ એટલા હાર ઉપર લખ્યા છે તે ભય માથાપુર કરશે ના ગણ કે શરીર પૂરતી કોઈ હેલ્પ નહી કરે માટે તું માથા ભૂલ ના કરીશ અને પેલા આત્મા ગણે તેને ઉઘાડવાની જરૂર નથી ના જો તેને ઉઘાડવાની જરૂર નથી કે લોકો બાજુ બીજા સારમાં કર્યા સજીવન મૂર્તિ વખત જે કઈ પણ કરવામાં આવે બંધન છે તું શાપણ થી બંધન છે આપણ થી પણ નહિ ચાલતા હતા અત્યારે ગુરુ હોય છે બાપ ને કોઈ શીખવાય ને કઈ હોય કોઈ ને આજ્ઞા પાસે આવીને નહીં પડે તો બાપ ગુરુ કોણ પાડે અને ભગવાન કે છે આજ્ઞા વચ્ચે એક શબ્દ પાછળ પડ્યો અને એની વિચારણા પડ્યો મોકલે એક જ શબ્દ આ અર્મ વિજ્ઞાન કોઈ પણ એક શબ્દ ધારી પડે ધારી પડે મોકલેજ્ઞાન સજીવન જ્ઞાન છે શું છે સજીવન નથી એને તો શાસ્ત્રો હેલ્પિંગ ખરા ને કુનકુંડાચાર્ય ના શાસ્ત્રો હેલ્પિંગ ખરા ને હેલ્પિંગ હેલ્પિંગ छे, तो ने छोटा प्रमान दी गया, तो ते ते गया तो बोल ने गया छोटा कहते बोलवा बुद्धिपूर्वक ने ग्रहण करे बुद्धि के लिए अथाम અને તે આ છે કુંડુબુચાર્યુકું સ્વાસ્થ્ય શું કામ દાદા પેલા આ બધા એમ કે છે કે પ્રત્યક્ષ નથી એટલે એમના પરોક્ષ વચનો આધાર છે આ નહી કરે ખુ રસે એ કેવું છે આ કે પા ડાબરા બધી અને કોઈ ભાણી આધી બધી કરું કેતા મે ભલે જાય જાં ત્યાં ડાબરા છો એટલે ત્યાં જોવું એ આ ભાઈ છે એટલે મિત્રો આમ ફદે દે છે એટલે રમીર માજે કરે બી પ્રધાન હોય એતા રસ્તો બનેલો અને એ વાણી બીજા ઠંડે ગયે છે ઠંડે ગયે જે નહીં ના થતો દેખાય ના થાય કે જાણીએ છીએ આ વાણી એને હરી જીવન જવાની આવી એ તો પછી એના એવા જે રવિ રમવા જઈ જ કચાઈ થયું તો માર પડશે ખબર છે મારે કચાઈ હતી માર પડશે એમ કરતો ઉકેલા રવિ થઈ કોણ બુદ્ધિ ને કાઢે એવું નથી એટલે બુદ્ધિ આવ્યા ને મૃત્યુ ભરાયું સિદ્ધાંત અંદાજ ને સિદ્ધાંત બુદ્ધિ કરાવી ચઢાવ ના તો સિદ્ધાંતિ કાળી શબ્દો એક પણ આખવા આથી જી પંચોતેર હોનાર ગયા શું કરી સરકમો જવા ગયો હતો સર પંચોતેર થયા મારી ના રક્ષક બે શું કે મારી જનભાઈ મારી દુકાન તો જોડાય પછી મારી વાત કરું ઘરેથી કાંટા વખતે હર્ષ વખતે તો અમે હર્ષમાં હાજર કેમ કરવું તો કાલે અમે તો એમ કઈ થઈ જાય થઈ જાય વધુ વર્તન વધુ વર્તન કેવું ગેર હતા ગાડી માંથી એમાં આદર ના થાય હટ ના ચોક્કસ હાજર ના થાય ના કેવાય નું નામ તો એનું નામ કે હટ ના ચોક હાજર થાય બી બધું લૌકિક છે બાકી બધું લૌકિક છે પરિણામ થાય ને આત્મા આત્મા નું એ પરિણામ થાય ને જ્ઞાન આજે થાય જ્ઞાન હાજર થાય એટલે આત્મા થાય ને જ્ઞાન એ જ્ઞાન વિવિધ રીતે જ્ઞાન આત્મા નું રૂપ છે તમામ સંસારી અવસ્થાઓ નું જ્ઞાતા ભ્રષ્ટા માત્ર શું સંકો તો આ કે પતિ નિયો કહેવાના ને કરતા છે 닥터 જ્ઞાન마스터 કોડી ઇઝ એન એbsolute જ્ઞાનમાસ્ટર મેન એનામાત્મા એ એ હવે સમજાય કેરમાત્મા એક્ચ્યુઅલી હા એક સમાતા હે જા એ જાતો જ તો છે તો જેમ બોલાય એક્ચ્યુઅલી જ્ઞાનમાસ્ટર કોમેન્ડર મુકતા હી રહો જુદી જી રહ્યું છે આટલા તો જુદો ભાઈ જુદો પાડ્યો તેથી પણ બિચાર ક્યારે જડે જ્યારે જ નહીં તમે હવે જુદું પાડો તો જયારે જ નહીં એ જ તમે જુદું પાડે તો કેમ જડે કે આપના દેવ ઘડી મારે હશે વાત છે કહ ખેર બરા બજાર બરા બજાર વાણો ખરા હરા सबकी मांगत काय खેર ના સંભાવે વાત છે આ ત્રવિજ માં અક્રમ નું અને આપણે નિશ્ચય સંભાળવાની વાત કરીએ ને આપડા તે નજીક માં બહુ મોટો બુદ્ધિ બતા બહુ મોટો ચહેરો છે હાવી માર્ગ હોય એને એકદમ એક સાહેબ લોકો આવી ગયા એને કરાય નિક્રમ કરો એટલું વજન કોશિશ થાય શું કરાય અમે ગાર્ડના આટે સાબક જેરતોય છે તલેયાને નોમર કરી જાળુક મોતો તો પૂરેલા જ ન હોય વોલીરા નો તો જાયો જા પૂરીનો તો તો ગુરાં આતો એ સતી બર સતીયાની એટલે બુદ્ધિ જેવકી ની બે ગુણાકાર થી બુદ્ધિ હોય છે